જયારે તીર્થંકર ભગવાન હાજર હોય ત્યારે જે થાય તો લાખો માણસ બેસ્યો છે એમાં કેટલાક ના થઈ જાય કેટલાક ના થાય ભગવાન શું કરે એમાં બીજા હોબળે એટલું કાનમાં એટલું બધું આનંદ આવે આનંદ આવે છે કે તું શાક પૂરી બે લાવજે કે એવું બધું આ લોકો ખાનારા પીનારા બધું ભગવાન ની પાસે ગમે ભગવાન ના દર્શન કરવાનું ગમે એવું નઈ કે બધા એને સંકેત થઈ જાય એવું નઈ કઈ ભગવાન ની એવી ઈચ્છા જ નથી ને ભગવાન જગત કલ્યાણ માટે એમની ભાવના છે જેનું થવું હોય થવું તેની ઈચ્છા મુજબ સ્વતંત્ર છે જીવ કેવું અને પોતાની જોખમદારી પર કરી રહ્યા છે હા ભગવાન ભગવાન ખુદ કેગવાન કે પોસડા થઈ જાવ ને એમનો પ્રશ્ન છે કે ભગવાન મહાવીર પાસે જે લોકો દીક્ષા લેતા હતા જે લોકો દીક્ષા લેતા હતા એ લોકો સમ્યક દર્શન થયા પછી લેતા હતા કે હમણાં જેવું લે છે એવું લઈ લે પછી સમ્યક દર્શન થાય ભગવાન ની આદિ દીક્ષા લે ને એને સમ્યક્ત દર્શન થઈ જાય ભગવાન ની આદિ દીક્ષા લે ભગવાન ની દીક્ષાના જ સમય દર્શન દીક્ષાના જ દર્શન ભગવાન તીકડે બોલાવડા સાસ પપ્પા નાન દર્શન સંજો સેતા મેરા બાવા સવ સંજોષો પરંપરા વસાઈ દેવાના क्रमिक मार्ग कहवा करना संजोग वसाई क्र, क्र, जगवने ભગવાન ની આગળ બહુ કામ કરે આ સૈનિક રાજા ને જુઓ કેવું સંકેત થઈ ગયું ચહેરા તીર્થંકર થાય વ્રત નહી પચખાણ નહી નહી ત્યાગ વસ્તુ કોઈ નો કોઈ વ્રત સમજતા જાણતા જ નહી બધું ક્ષત્રિય ખણું પાણું બધું પીતા હતા ખાતા હતા બધું જ કરતા હતા વ્રત નહી પચખાણ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈ નો શ્રેણી હા એ પણ હતો નહી અક્રમ માર્ગ હતો નહી ભગવાન ની હાજરી થી આ બધું ભગવાન ની હાજરી દર્શન ફરી ગયું આપે અથાવી જે બધું કર્યું કાઢ્યું એ બધું દર્શન ફરી ગયું શું થયું હા આખું દર્શન ભગવાન વ્રત નહી પથકાણ નહીં શું કે છે એ કોઈ વ્રત લીધું નથી આ પંચ મહાવ્રત દરિયા એ પાઠ પર બેઠા છે જુ ચાલતા પંચ મહાવત દરિયા એમકોલો પુરાતેય નતું પકણ એને નતું નહીં ત્યાગ વસ્તુ કોઈ ન સમ હા ભળી છે કે વાત તેરુ મહારાજ બોલો ને બોલો ને ઓરત્રા દેખાય છે એટલે આની કરાજા નરકમાં જવું પડે સુપરનાતા હોઠ થાય નરકમાં જાય તો નવલ ગોસ થાય નરકમાંથી પછી તીરિયંતર તીરિયંતરમાંથી મોલ સતાય છે ઘણા ખરાવે ખરા મનુષલોક માં કોઈ દેવલોક માં જાય કોઈ તિર્યા જાય પણ નરક ગતિમાં ગયો પછી લાગે કે હવે આ કજું કરવું નથી દેખાય બધું એને સતરા શું કરી રહ્યા છે હવું શું કરી કરી રહ્યા છે દેખાય એ ટેબલ વચ્ચે આ પાડે નાસ્તો પણ કરતા મહાન યાતનાઓ ભોગવે તારા પોતરાકૃતિ એને છોડે નઈ અને બધું દુઃખ જરાક સુખ મળે ને બધું દુઃખ વિચારે પડી જાય છે બધું દુઃખ ભૂલી ગયેલું હોય એવું જ્ઞાન રહેવું જોઈએ એવું જોઈએ જ્ઞાન સારું વૈરાગ રહેખાય છે પાછું બધું દુઃખ સુખ ઉત્પન્ન થયેલા બધા યાદ રહ્યા કરે બધું નથી રહેતો બિલાડીબાય ના જતું હોય ની ખુબ જોશ કરી દબાવે કારણ કે આટલા માટે રહી જાય છે આટલા માટે જઈ રહી જાય છે દબાવે અને પછી જીવ ચોટે એટલે મતલબ મારે જરા પછી પાછું કાઢી કે શું થાય કારણ કે મેં જોયેલી છે એવું આ મનુષ્યો પછી તો આ મારે લોકો બિલાડીને પણ ફરી દેખે ભૂલી જાય એવું મનુષ્ય ભૂલી જાય છે બિચારા બે જાગૃતિ યાદ રહે આ કરે બધું ભયંકર દુઃખો યાદતાઓ બધું ભૂલી જાય પછી આ નાના છોકરા આવડવા ને પણ એ ખરો ખુબ હોય ને કોઈ ફરી પણ આખી જિંદગી ના જાય એટલું બધું જાગૃત એ હોય છે એ જાગૃતિ રહી છે સર્વોત્કૃષ્ટ સાંત્રસ કહેવાય છે સર્વ ઉત્કૃષ્ટ શાંતરસરા